પરંતુ જે તમે કહ્યું હતું ને કે અમુક પ્રકાર નો ચારિત્રમો એ હોય છે કે જ્ઞાન ને પણ ઉડાડી મેલે અમુક પ્રકાર નો એવો હોય છે કે જે જ્ઞાન પણ ઉડાડી મૂકે એમ તો ચારિત્રમો એવો ઉડાવે તો આખો ભરખો કઈ દેવડાવી એ કેવા પ્રકાર હોય એમ બહુ પ્રકાર હોય વિષય ના પ્રકાર નો જ હોય બીજો કઈ આ બધા કસાય ઊભા થયા વિષય માં ઉભા થયેલા જેટલા કસાય માં એ મોહના પછી ટુકડા થાય અમે જ્ઞાની જ્ઞાન આપીએ ને ત્યાં ટુકડા થાય મિત્યાત્વ મો પછી મિશ્ર મો અને સમ્યક્ત એ સમય ના ગયો હું આત્મા છું આ બધું નઈ એવું એને લાગે એક કલાક સુધી એવું ગુંઠાણું ઉદય આવે એ બધા ઉપસમ એટલે બધા કસાય બસાય બધા છે હજાર છે કશું ઓછું થયું નહિ પણ બધા સમય ગયેલા હોય થઈ ગયેલા સમય ગયેલા બધા જ સમય ગયો એટલે એને જે કલાક જે શાંતિ થાય આનંદ થાય છે મોહ એટલે શું શેનો મોહ છે સમ્યક્તો એટલે કે આત્મા શું કેવો હશે કેવો નહિ જાણવાનો મોહ આત્મા જાણવાનો મોહ એને સમ્યકતો મોહ કયો કેવું મો ને ગયો ના નિર્મૂળ નથી થયો બીજા મોહ નું શું થયું ચારિત્રો થઈ ગયો શું થઈ ગયું ચારિત્ર મો આ બધું ખાવ છો પીવો છો એ બધું શાના એ બધું મોહ પરિણામ છે શાનું છે અત્યારે ખાવ છો પીવો છો હરો છો ફરો છો એટલે તમને ખરાબ હોય તો ગમે નઈ ખરાબ મોહ હોય તો અને હારો મોહ હોય ઉપાધિ ના થાય ર ખાવાનો હોય એ કઈ મોહ કહેવાય રસ ખાતી ક્રોસ કઈ કઈ બીજી ગમતું શું થાય છે મો એ ચારિત્ર મો પેલો ચારિત્ર મો આ ગમતો માલ ભરેલો પેલો ના ગમતો ભરેલો બે ચારિત્ર મો એટલું લક્ષ્મ રહેવું જોઈએ આપણે તેથી અમે કહ્યું હતું આહાર કરે છે હું ને આહારી જાણું છું એવું એક જ્ઞાન હાજર રહ્યું એનું નામ ચારિત્રમો ને દેખો ચારિત્રમો ને જોવાય શું ચારિત્રમો બધો ચારિત્રમો તમને સમજ પડી ગયા મન વચન કાર્ય જે બધી ક્રિયાઓ બધી ચારિત્રમો જંકીત થયા પછી ચારિત્રમો ગણાય નહીં તો મિથ્યાત્વ મોહ કેવાય કેવું દ્રઢ મોહ ગમે તેટલું સમજવા જાણવા છતાં જ્ઞાની પ્રત્યે મોહ છૂટે ખરો કે નહી જાણી કૃત્ય મોહ છોડવાનો જરૂર જ નથી અવતાર કેવાય શું કહ્યું એક અવતાર રહ્યો ત્યારે આ મોહ ને લઈને બીજા બધા મોહ ફ્રેકચર થઈ જશે આ મોહ ને શું છે પ્રશસ્ત પ્રશસ્ત મોહ મોક્ષે લઈ જનારો શું કહ્યું પ્રશસ્ત શબ્દ ને જરા મને સવિસ્તર થી સમજાવો હે પ્રશસ્ત શબ્દ મને બરાબર સમજાવો આ મોક્ષ નથી ગણાતો પછી રાગ કેવાય છે અને પ્રશસ્ત રાગ મોક્ષ માં લઈ જનારો કેવું કારણ કે આ રાગ બધા રાગ માંથી છોડાવનારો છોડાવ એક જગ્યાએ રાગ બેઠો હોય જાય જ નહીં બીજી જગ્યાએ તમે અત્યારે અહીં બેઠા છો તો ઘેર તો રહી ને એવું પ્રશસ્ત રાગ માંથી બેઠો બીજા રાગ માં એટલે આ મુખ્ય વસ્તુ કર્મ કપાતો હશે કે ધફારા પણ બી જાય આ તો પ્રશસ્ત રાગ તો નિરંતર છે કેવું પ્રશસ્ત પ્રશસ્ત એટલે માથા નહિ તેવો રાગ કેવું માથા નઈ હિતકારી જ્ઞાનીઓ વખાણ્યા છે શું કયું જ્ઞાનીઓ વખાણું હા અને આપણા માથા સંસારમાં ભટકાવનારા તો એનો એ છોડ નથી મેરેજ છૂટી જાય સમજ ને આ કાળ તો જો કદી એ ના હોય તો બધા ને બીજા આટલા બધા મોહા શું કહ્યું કે આ મોહ છે અહીંયા આવશે નઈ સાધુઓને એવું કહ્યું સાધુઓને તો સંસારી લડે નહિ રાધવા લડે સંસારી ના પણ લડે કેમ જબરજસ્ત છે આ વિજ્ઞાન એવું છે જબરજસ્ત કે એનો તાગ નથી મળી શકતો બાકી બધી વસ્તુ તાગ મેળવી શકાય કે આનો નથી મેળવી શકતો ના મેળવી શકાય આ વિજ્ઞાન બઉ જબરજસ્ત સચેતન છે કેવું છે સચેતન આપડે ઊંઘતા હોય તો કામ કર્યા કરે દબાવવું નથી પડતું ના ના બટન બટન કશું દબાવવું બટન દબાવવું નહીં પડતું તમારે દબાવવું પડતું મુલું વાર દબાવવું પડતું જનરેટર જ લઈ નીકળ્યું છે પેલું જ્ઞાન માં બટન દબાવવું પડે આપડે માથાકુટ કરવી પડે બધું કરીએ જ્ઞાન થી મીઠાશ આવે છે પણ શાંત સુધારસ કયો છે શાંત સુધારસ શાંત સુધારસ આ સુધારસ મોક્ષ લઈ જ શું કે છે ભાઈ મણિકભાઈ એમ કે છે કે એમ કેવાય છે એવો અનુભવ છે એક વખત એવું થયું હતું એમ કે છે સુ પણ શું ફાયદો છે આત્મા એ નિશાની કઈ એમ કે છે એ નિશાની કઈ એ તો થાય સુવા સુ આત્મા પ્રાપ્ત થાય ત્યારથી સુવાસિત થાય છે આપણું આપણા જ્ઞાન કેટલાક મળે છે ને આપણું જ્ઞાન કેટલાક મળે છે ત્યાર પછી આખા એના એની પોલમાં સુગંધ જ ફેલાય છે એ વસ્તુ જુદી છે વસ્તુ છે એ જ્ઞાન પ્રતાપ છે શું છે જ્ઞાન પ્રતાપ બાકી આત્મા ને કશું લગાતમા સુવાસ નામનો ગુણ જ નથી પણ એના પ્રતાપ થાય છે એના પ્રતાપ થી ઉત્પન્ન થાય મૂળ સ્વભાવ શું કહી શકાય પુષ્પ આવ્યું ગુણો છે ને એમાં એ કોઈ ગુણ નથી પોતાના સુગંધી કે દુર્ગંધી કે બધું જે સુગંધી આવે ની તો અમુ દુર્ગંધી દે રહ્યું હોય કેવું દુર્ગંધ હોય હા એટલે સુગંધમાં ઉપયોગ જ ના દેવો